વ્યારામ ના મધકી કહ્યું છે ને માવી પગવાને માવી ભગવાન નક્કી કર્યું વ્યારામ મધમ કે નક્કી બધી સાથે વ્યાન ના બંધાય ના બંધાય એટલે જોવાનું તો અરે બસો રૂપિયા આપડે માંગતા હોય છતાં પેલા કાલે બે લાખ બાદ એના કરે બસમ પતી ગયું આપડે હવે સંભાળ નીકળતા આપણે મોક્ષે જવું છે રૂપિયા લઈ રૂપિયા કઈ લઈ જવા ને રૂપિયા આપી કરીને નીવડો કરીને મોક્ષે જવા રૂપિયા જોડે લઈ જાય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 જો લઈ તો રકડી જવા તું સારું છે જો લઈ જવાતું હોય તો મારા ફાધર દસ લાખ દેવું કરી દસ લાખ દેવું કરી બુદ્ધિ તો આપડે આપડે ભલા માણસ આવના આવું આવડે ને અને પછી રશ્મિકાંત કચરા કરતા તારો દોષ હશે કર્યું છે કોણ તારો દોષ નહિ હોય તો એનું કોઈ એ ભોગવશે હું તું જ સમજુ ભાઈ બેન નહી કચરા કરતા આપડે ઓળખે જ નહીં નથી હા સિદ્ધાર્થ માં રિયલ વ્યક્તિ ને કેટલા થયા વાક્યો કે ચાર થયા ચાર માં કઈ અઘરું હા પાંચમું વાક્ય આપું પાંચમું હવે અત્યાર સુધી તો રશ્મિકા નામ નો એકાઉન્ટ છે રશ્મિકાર્ડ નહી છે ને રશ્મિકાર્ડ નો છે પણ સુધાર મારો છે સુધાર નથી રશ્મિકા નામ પર બેંક એકાઉન્ટ આપડું કશું લેટે લક્ષ્મીકરણ નું આપણું કશું આ બધું કુદરત ની જપ્તી માં ગયું આપડે સમજવે વ્યવસ્થિત શક્તિ માં જપ્તી માં જતું આપડે સુધાર્થના ચોપડે બાંધી દેવાનું આ સિદ્ધાર્થના ચોપડે શું થાય કે છે જેટલી આજ્ઞા પાડશે એટલે એની જમે થઈ જશે જેટલી આજ્ઞા પડશે ને તે ચોપડે જમે થશે અમે કઈ પૈસા પૈસા દાડવાના જ ને જેટલી આજ્ઞા પાવશો આ પાંચ આજ્ઞા આપીશું જેટલી પઢાયટી તે છે તો આપણે જમે થાય બઉ જગો જમે થાય જબરદસ્ત રકમ થાય પછી પુસ્તકો વાંચો દાદાજી જે આપવાળીઓ છે અક્રમ વિજ્ઞાન નામ માસિક છે એ બધું વાંચો માસિકમાં શું થાય દરેક મહિને દાદાજીની વાણી દરેક મહિને તમને અહી મળે એટલે ભી બેઠો તમને મળે દેશમાં આવવું આપડે અને દરેક મહિને અહી મળે તમને એ માસિક તમારે લેવાનું સમજે ને બાર મહિના બાર આવે એટલે માસિક બાદ દેજો અને બીજા પુસ્તકો તમને ફ્રી ઓફ આપીએ છીએ શું છે બધી જ જાતના ફ્રી ઓફ કારણ કે આ આપતા વાણી તમને આપશે કાલે બાલે આપજો ને કાલે આવશે ને પાછું હા હવે કેટલા સુધી આવ્યું પાંચ મિનિટ આત્મા સંબંધ નું કારણ કે બીજા ને તો અધ્યાત્મા હોતું જ નથી અધ્યાત્મ તો કરે અધ્યાત્મ કહેવાય આત્મા ની કરે એમનો અધ્યાત્મ શું કયું આ તો આત્માની વાત જ નહીં સંસ્થાની જ વાતો પેલું શુભ ને બદલે અશુભ ને બદલે શુભ હોય છે સિદ્ધાત્મા સમજાયો ને દીખુભાઈ પેલું બેંક નું સમજાઈ ગયું બધું બધું સમજાઈ ગયું आग... अगु। अगु। है। समझ वर्तन मूक वर्तन तो विना आपे क्या वर्तन मुकवा मन वजन क्या होन वजन क्या પોતાનું સ્વરૂપ સિદ્ધાત્મા વર્તન માં કેમ સમજવાનું છે કે આ મારું ને આ મીનાનું તારું અને મીનાની વચ્ચે નાખી શું નાખ્યું હા તું રશ્મિકાંત વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આ રશ્મિકાંત આ તારું રશ્મિકાંત માં હાથ ગાલવો નહીં સમજી ભાઈ અને આ તારું રશ્મિકાંત ના શુદ્ધાર્થમાં થયું તો રશ્મિકાંત હું ખરેખર છું રશ્મિકાંત છું એવું જે તને જ્ઞાન હતું તે જ ઈઘોઈ જેમ હતું શું હતું હા ઇઘોઈ જેમ ખાન ના નીકળી હું સિદ્ધાત્મા છું એવું વાત આપણને બેલી બેસી ગઈ સમજ ને અને જયંત આ વ્યવહાર ચલાવવા પૂરતું નામ રહ્યું ડ્રામેટિક ડ્રામેટિક એટલે આજ ઇગોઇઝમ ગયું એની જોડે મમતા પણ ચાલી ગયું શું આજે ઇગોજ ની જોડે મમતા હોય તો ઇગોઇઝમ હું હતું તે અવરી જગ્યા બેઠેલું હતું એટલે ઇગોજમ અને પોતાની ખરી જગ્યાએ બેઠું એટલે હું સુદ્ધાર્થમાં છું પેલો હું રશ્મિકાંત જ છું એમ બોલતો ઇગોઇઝમ ગોન થયું નથી ને આ વિજ્ઞાન થી ગોન ઈગોજમ જાય નિકોજમ કોઈ કાળી જાય નઈ સમજાયું છે પછી હવે પેલા છતાં સુધી રશ્મિકાંતુખ દશા આત્મા એટલે મૂળ આત્મા કેવા તિરમુખી કેવા તા કેવો કેવાતા બહિરમુખી બહિર્મુખી ફરજ મૂળ આત્મા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 નિર રહે છે એટલે કૃષ્ણ ભગવાન નિરંતરતી હતી એક સહાયક સંકેત હતું એક સહાયકિત તમને થયું આમ થયું તમે આખો નિરંતર ભૂલા સિવાય બાકી હોય બે પાંચ હજાર કે જે હોય નિકાલ કરવા પડે ઓછી થતી જશે એટલે હવે આપડે શું કરવાનું કે સુધાત્મા ધ્યાન રાખવાનું અને બે કામ કરે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 ત્યાં સાથે એટલે અહીંયા કે હા તમે આત્માનું કરી દો છોકરો અને પછી તમારું જરા લાગે પડે અમને બોલાવજો ત્યાં આગળ એ રીતે પોતા આત્માનો પણ જોડે કરતા હતા અને અત્યારે તો તમે જાવી તો પછી આ કાયદો ના પડે કરવું શું પછી હવે તું કે રસ્તો આવો મારે તમને રસ્તો દેખાડવો રસ્તો દર્શનમાં ઈટ રાખતા ને એ દેખાયા કરે નેશન થયા કરે નિધિ દર્શન એટલે એમની જે શક્તિ છે ને એ સ્થિતિ ડિરેક્ટ પ્રાપ્ત થયા કરે નિધિ દર્શન કરે ડિરેક્ટ પ્રાપ્ત થાય શું કયું એ બધું તમારે થઈ શકે એમ છો નહીં હવે એને બદલે જોયેડીઓ અમને દેખાય છે ઉપાય બતાવી આપણે રાત્રે ગમે તે સુજો જજો નવ વાગે દસ વાગે અગિયાર વાગે બાર વાગે ચાલુ પડવા તો નથી પણ જયારે સુ દાદા દાદા અને હું શુદ્ધાર્થમાં છું એવું ધીમે ધીમે બોલ્યા કરો કોઈ ઘરમાં દખલ ના થાય રીતે આપડે કોન સાંભળે એ રીતે બોલવાનું અને દાદા કરતા કરતા એક માણસો સાથે બે ત્રણ મિનિટ માં ઊંઘા લાઈન થઈ ને એટલે પછી દાદાજી અવું ચાલ્યું અડધો એક મિનિટ માં ગોઠાઈ જાય ને પેલી મિનિટ માં ગોઠવી ગયા પછી જયારે ઊંઘી જાય અને કલાક ચાલે તો કલાક બોલ્યા કરવાનું કલાક સુધી ચાલે ને કલાક સુધી ચાલે કલાક સુધી બોલવાનું પણ આવું ગોઠવી સુજો છે ભૂલ ના થાય આટલું આ સાયન્સ જ્ઞાન છે એમાં એક વાક્ય ભૂલો નઈ તો નુકસાન થાય એમાં આપડે એટલે જાગૃતિ રાખવાની આપડી દહી બનાવું તું તે બે વણ દૂધ હશે તે ઓળખ વાળો ભાઈઓ હશે ને તેને બોલે આવ્યો ભાઈ આન કે શું બને દહી સારું તો સારું દહી નહી બનતું એટલે ભાઈ એ દૂધ ગરમ કરાવી ઠંડુ પડવા દે ને આટલું દહી નાખીને હલાવ્યા હલાવીને પછી રાત મારે શું કરવાનું આવે તારે કશું નીકળે તું ઘરે રસા દહી ના તો અસલા મળશે પણ પેલો અક્કલ વાળો તો મનમાં એમ થયું કે એમની અંદર જોવું પડે કરવું પડે એ અક્કલ ઉપયોગ કરવા દો રાતે એક વાગે ઉઠો તમે માંગણી ગાલી જઈનો ડો એટલે કાલ બપોર તું જમવા આવજ આજનો દિવસ અમારે દાદા ની આજ્ઞામાં છે કાલ બપોર તું જમવા આવજે એ જશે કાયમી જોડે તમે કોઈ થી જાવ તમે કહો કાલ બપોર આવજો બપોરે તમારું બેફામ હોય તો ધ્યાન કરી જાય દેખાશે તો મુસલમાન દેખાય કે ના દેખાય હવે આપડે હવે હિન્દુ એવા શીખ ધર્મી કે જૈન ધર્મ એવું કહ્યું નહીં સ્વધર્મ કે મુસ્લિમ હોય તો આપડે આત્મધર્મી અને આત્મા હાથે કામ નઈ બીજી પછી આપડે ધૂરો નહીં એટલે કોઈ મતમાં નહીં આપડે નિષ્પક્ષતા હવે ક્યાં સુધી આવ્યું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 ાગે પાડી દો તમારે ઘર જ છે ને રાતનું ધ્યાન આપે દેખાવું જોઈએ અને પછી કાલે એટ એની ટાઈમ આવો એવું નથી તો આ જવાબ કરીને મિલા લાભ ઉઠાવો આજ પૂરો પછી હા જો આ જે આજ્ઞા આપી છે એ આજ્ઞા જો માંથી હું ચિંતા તમને થાય તો મારી પર બે લાખ નો દાવો મળજો બે લાખ ડોલર નો ચાલીસ હજાર માણસો આવા કેટલા જઈનો દરેક આખા કાઠિયા સુરત ના મૂળ નઈ સુરત આપડે જોડે કૃષ્ણ ભગવાન જોડે એક જ સંકુલ માં કૃષ્ણ ભગવાન આરબાજી શિવજી મોટી અંબાજી માતાજી ગણપતિ બધું નિષ્પક્ષપાતી નિષ્પક્ષપાતી બંધાય થયેલું કેટલા અહીંયા મળ્યું આ લોકો ને દેશ માં જવું ત્યારે ત્યાં જજે કોઈ કામ ચાલુ થયેલું છે અને ફરી પાછા પાછા આવીશું લોરથી કરીશું પાછા ટિકટ ફરી આવી ગઈ ત્યાં સુધી તને કઈ જરા કાપી પડી ગયું છે કેટલી મોટી ગેરંટી એક ચિંતા થાય તો અમારી પર દાવ્યો કેવી કેવી છે મારી આજ્ઞામાં પાંચ આજ્ઞા અઘરી હતી બુદ્ધિ રખો કરશે બુદ્ધિ બુદ્ધિ હા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 સુધાત્મા બોલે તો આઠી ને તો આ સુધાત્મા તારે થઈ ગયો ને એવું નથી નામ બોલે હા ઓરિજિનલ ત્યા કઈ બોલે છે એટલે આ વાણી જે છે પાંચ ટકા અહંકાર વગર વાણી ના હોય અહેર બિલકુલ અમૃત બધું રાતે ધ્યાન કરી સુઈ જતી હા સવાર બધું લાગે પાડી દઈશ ભૂચક થઈ ગઈ ક્યાં ઉઠી આવી ભાઈ પૂછે છે કે તમને સુરત ના સ્ટેશન એક જ્ઞાન થયું તો એ કેટલો વખત રહેલું માનું છું હોય ને શબ્દ ના આપણા કોઈ ગુરુ હતા એમ કે છે ગુરુ ગુરુ તો આ ભાવ માં નથી આ ભોગ ગુરુ કોને કઉ છું પ્રત્યક્ષ મને જ્ઞાન આપ્યું હોય તેને બોલું છે પણ ગુ ક્યાંય મને મળેલા નહીં ભેગા નહીં થઈ ગુરુ ના ગુરુ તો ગુરુ પોતા આપણા ધર્મ ધારણ કર્યું હોય અને ગુરુ એટલે કાયમ હેલ્પ કરે એમના ગુરુ કાયમ હેલ્પ કરે એમ કે ગુરુ ના કેવાય ને તમે તો અમારા હવે ગુરુ કેવાયા ગુરુ કોઈ થતો નથી લઘુત્તમ હોય રિલેટિવ પુરુષ એટલે પરમાત્મા કેવાય તેમાત્મા તેને આસ્ક કે મતલબી આગ્રહ પાડો એટલે તમને ચિંતા ના થાય કે શું થાય ઠીક છે ત્યાં જે વિજ્ઞાન કર્યું હોય એ જ વિજ્ઞાન બતાયે પોતાનો સંતોષ આબુ થતું નથી ના તો જરાક વી દેહી કરતા હું કે દેખા જો પ્રોલોપોહિમ જો જો વ્યવબે આ ના હોય ને who the ages how you know the universe they must be people so god short people that is the people we need to call it human form that is the whole society commander right हमने अनुभव हमारा जो होता है सब देना आपको चिंता करता है या चिंता है भगवान नहीं चिंता है हां આપડે કે આપડે હું શુદ્ધ સ્વરૂપ શુદ્ધાત્મા છું એટલે તમારું સ્વરૂપ અને મારું સ્વરૂપ બધા સ્વરૂપ એક જ છે ને સ્વરૂપ ને મારું સ્વરૂપ બધા નું સ્વરૂપ એક જ છે ને લગડીઓ જુદી ભેગું મૂકેતા હોય કેવાય તો જુદી છે ત્યાં જુદી લગડિયા કે એક માણસ પૂછ્યું કે આ બધા ના મુખાર કેમ જુદા જુદા દેખાય છે કે સ્પે જુદી જુદી છે શું છે જે માત્ર પણ સ્પેસ માં તો જુદી જ હોય એટલે સ્પેસ ને લઈને નહી તો એક જ જાતના મુખાવી હોય ને તો પેલા સિને ગયા પછી ધણી જડે નઈ પાછું બીજા લઈને લલિતા રી કે લલિતા મેં ઘણા બધા શબ્દો મિસ કરેલા આપડે મરી ગયા પછી આપડે ક્યાં જઈએ છીએ દાખલ થઈ જાય છે અને જાનવર થવાનું જાનવર સ્ત્રીમાં દાખલ થઇ જાય ત્યાં દાખલ થઇ જાય છે મરેક તરફ સીધો ત્યાં He, in being, he sees, he he has has to to to to come again form, go this then goes womb animals. Okay, so if you physical body કે હું કોણ છું અને He constantly thinks this. કે જો મુક્ત પુરુ છે કોઈ બોસ નહી વર્લ્ડ મેન્સલાઇઝ સોલ બોસ નહી કમ્પ્લીટલી ફ્રીઝ અચ્યુ સેલ્વેર ઇઝ નો બોસ નો અન્ડરહેન્ડ ઓફ ચલો દેટ કેન રિયલાઇઝ નોટ યુ કેન રિયલાઇઝ બાઈ યર બાઈ યુર ઓન મેસર can realize it by your own way only one who has realized that can make your realization suppose uh, you are tied all the round Now, so say need someone to kind of pull you right, out right, it's I already think. knows the route right, there right. Yes, right, exactly. you yeah. otherwise you'll be going in circles uh huh And he says, the person who, who knows this will show you the way. And then I guess I'll let him go. Do <laughs> you, you understand what he says? Mm. How, how does the other person know? Or the God? person that knows, like, I guess he knows, ha? or has been there. Ha? How does he show you the way? He says, if you are a person who knows this,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 Otherwise, there is is no no method, technique. No technique, This, is all, this is all beyond beyond beyond these things. Realization realization of self, realization of soul, beyond the technique, beyond the અધરવાઇઝ દેર ઇઝ નો મેથડ નો બિકોઝ ઓલ ધીઝ આર મીન્સ નો ગોલ ઇઝ ડિફરન્ટ હું તમારા બ્લેસિંગ મેળવી શકું તો ઓફ થઇ ગયેલા અને પછી એના મધર એની પાસે આયા અને એની મધર એની પાસે આયા અને મધરે એને એવું કહ્યું કે હું તારી પાસે you know something happens that you don't just go posh and and that's it he said now body uh, goes body body body he said the body goes he said after death yes. the, body the body goes, goes where well, i stay i stay body body ek ache mrityu pache aa body jati raheche pan i raheche i rahe i without my is god it i with my aha uh -huh. man manush human i i wish mine it's uh -huh. it's human thing i without mind call i i tell about the guests first okay <coughs> <coughs> <For your spell. coughs> no, it's you know we, uh. people just ask me questions you can ask anything what i want to know nine this body is not mine not mine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 saw and now separate high and my no what i told you before right to my it a and my no what your name gordi telling sir g o r d y r d talking gordi gordi gordi gordi r a r a ut nahi gordi i can this sport i can like Vijay ketli arambh you are I, and god is my separate i am my great separator divality is the puzzle itself god has not puzzled this world at all who is creator is correct by christians view point by indian view point by muslim view point not by fact on on page 29 of my god is not created of this world at all only scientific circumstances the evidence which he called created this world and you know there's yeah. mm -hmm. no god nobody no worship no just people who are you know denis nobody no gods what is no not there boss you see what happens is that uh different people tell say that is that's the thing that you have to eye permanent and my temporary adjustments okay eye permanent my temporary adjustments that means like your wife is a temporary adjustment your uh um, Your body is a temporary adjustment. Permanent goes into the rebirth stage. Permanent spirit goes into the rebirth stage. Mm -hmm. So even if you leave me, I don't know, because these are all adjustments. And when you are sore with the eyes, permanent, I don't know. Do you bear kvadhis? And they have causes. They and get, get effect. Any effect, I told you. Gordon is effective body, effective.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 ના યુ મીન આફ્ટર સાર્વસન ઓર આફ્ટર ડે કે જાન ના ની રેડી હે કે વે ની ઓનરેટ કરે આફ્ટર મોક્ષ પછી મોક્ષ પછી મોક્ષ પછી ડેસ લાસ્ટ ડે મોક્ષ જો ક્યાં ગઈ છે પણ એમ પૂછે છે મોક પ્લેસ હે ધેર ઇઝ અ પ્લેસ ફોર ધેટ કાઈન્ડ ઓફ એયસ ઓકે ક્યાં છે aha is to de kya, kya, kya, kya, kya, kya, kya hai can uh -huh. i know he at least i, I have no doubt my mind bus sticks bus bus sticks bus sticks bus sticks bus sticks right now <laughs> <laughs> <laughs> <laughs> um I, i guess uh someone that has been to this other place what is that they are color what is nel tep tep color or is not speaking and i am in retreat that okay, what is wrong what is right enter there color He, he says that at present he is talking with you, he is speaking ah. with you. Now what he wants to say is that now you see that he is speaking. He says, I am not speaking. This is the original tap record. This is going on. And I am, he means that I, I is only observable of that. I always remain in the research of this tap record. How do you see this? You are not a tap record. vichar nu su what about thoughts thoughts nu su keche i have no thoughts no thoughts you when you yourself feel like so you don't have any thoughts without thinking power kathe honi dada no honi dada no, no memory No memory. No memory. No talent. No, talent. no memory. No talent. An explanation for the scarcity. 24 hours sure. full oven. મીટ કેમ ના ખાવું જોઈએ Hey, hey body is not the burial ground Babaji <laughs> <laughs> tell it is not the burial ground for the animals I <laughs> say so you, you that's what you said કોઈ દુઃખ હોતા ખાઓ કાટકે મત ખાઓ જીવો દુઃખ હોતા દિાતા નહીં લોકો ખાઇટ સમય ટુ વેરિટી 26 years i have not eaten you say they speak 28 years i have not eaten anything it's come you are I understand you now i am it's it is getting real clear get you know what i understand kya hai i have not eaten anything i'm 26 years the last 26 years i have not eaten na ma bhi manna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 He says that the nuclear Have war will આત્માઓ ક્યાં જશે તો એ બધા જશે એનિમલ લાઈફ નેક્સ્ટ લાઈફ વિલ બી એનિમલ લાઈફ છે અત્યો તે ચાર સવારન ખાઈ ગયા એટલે 4 રથ હશે કે એ સો સોયટ નહીં નીકળે ના ગો ઓકે પણ કોક તો એ તારી સમજમાં ના હોકલા ના હાય દે પર દિયા એન્ડ ધેટ ઇઝ વેર કે યલો ઓલ ધ હ્યુમન બીંગ્સ ઇન ધ વર્લ્ડ વિલ બી કિલ્ડ નો એમ પૂછે છે કે આ દુનિયા પર ના બધ